પરમ પૂજ્ય ચોરાશીણા પ્રકરણ વચના રોજ વાંચના અંધકરણ હોય બીજા ને કોઈ ને આ તમારા જગત માં પ્રવચનો પારાયણો બધા કરે છે કેવળ ઇન્દ્રિયોથી હોય તો પછી આગળ જવાની જરૂર રહી ની ત્યાંથી જ પછી અને સમાજે માગે છે એટલે અંતકરણ અને અનુભવ લગભગ જગત નો વ્યવહાર ઇન્દ્રિયો થાય અંતરણ નો તો ખુબ જ માણસ હોય ધરાક વજ લે અનુભવ વાળો તો કોઈ નહીં આ બાબતમાં નહીં આ બાબત અધ્યાત્મ માં નહીં વ્યવહાર માં ભલે જ્યાં કરતા ઇન્દ્રિયા કરે સ્વાનુભવો સ્વાનુભવો બીજા અનુભવે આનંદ માં બ્રહ્મા નથી બ્રહ્માત્મા સંસ્થિતિ બ્રહ્માત્મા સંસ્થિતિ એ પછી એની સ્થિતિ બંધાઈ જાય છે સંસ્થિતિ મુક્તિ શતજન્મ કોણ્ય વિના લેજા મુક્તિ શતકોિજન્મ સુ જંતુનામતુનામ સ્મા ધર્મ માર્ગ પરતા વિદ્વાત્મ સ્મા આત્માનાત્મ અનુભવો બ્રહ્માત્મા સંસ્કૃતિ જો. <laughs> કરો <laughs> <laughs> <tos> બઉ વાળો આટલી મહેનત માગે છે આટલી મહેનત માગે સો કરોડ જન્મ ના શબ્દ વાર્તા વાર્તા એના બે અર્થ હારો વાર્તા કરે પણ કલ યુગમાં વેદાંતિયો ફગુન એવો બાલ કહુન એવો બાળક ફાગણ મહિનામાં ખરા જેવા બાલ કલ યુગમાં આવા વિદ્વાનો પેદા થશે ભાલુગુ નો એવો બાલ કહ અરેખ્યો છે એ ભગવાન છું બીજો ત્રીજો એવો છે દુર્લભમૈત દેવાનુંગ્રહ હેતુક મનુષ્યત્વ મુખ્યત્વુરુષ સંશ્રય દુર્લભ આપણે ગોવિંદભાઈ ને કઈ ચિંતા નહીં આવે તમે કયા સ્વામી નારાયણ આય નમો નમ શ્રી હરિકૃષ્ણ આય નમો નમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ આય નમો નમી અખંદ સ્વામી એ પૂછ્યું છે સનિયાટ ડોક્ટર સનિયાટ ગંટીના વાઘાને બદલે લઈને આવતા હોય કે ગંટીને ગંટાની સનિયાટ કોણ બોલે એલા રાતો વ્યક્તિ સનિયાટ વાઘા કરવા અમે ઓ ધ્યાન કરે આ ખેતરમાં સનિયાટ નહીં એ તો હજી ગટ કે સનિયાટ મારો રોટલો આમાં જ છે એમાં કપલાય ન રાખે અને કરણી લણતો હોય એને પીયું રહેતો હોય ને એનું પડ્યું રહેવડા પછી હલિયાદ આવે પણ હલિયાત ની આંખ બઉ જણાવી ઝીણું ખોલતા કરી લેયાટ થવું જઈ એમાં ક્યાંય કોઈ એવું કરતા નથી ગરબા કરતા સલિયાત ની આઠ બહુ ચીણી હોય એમાંથી લાવતું નથી બોલો પછી અખંડાનંદ સ્વામી એ પૂછ્યું છે માં તો કરી નો નિયમ હોય જે આટલા દિવસ કરી રાખવી તેમ કલ્યાણ ના પણ કોઈ નિયમ છે કે નથી બોલ્યા છે જેને શ્રદ્ધા મંદ હોય તેને તો ઘણીક જન્મે કરીને સાધન સમાપ્તિ થાય છે તે ભગવદ્ ગીતા માં કયું છે અનેક જન્મ સં એ શ્લોક માં એમ કહ્યું છે તે પણ ગીતા માં કહ્યું છે જ્ઞાનમ તત્પરણ સંમ શાંતિ મજી રહેણા ગતિ એ શ્લોક નો એમ અર્થ છે માટે જે અતિશય શ્રદ્ધાવાન હોય તેને વહેલી સાધન ની સમાપ્તિ થાય છે રાખી શકતા હોય એમાં કરી પાડવાનું છે એમ તો કાયમ માંદા રહેતો એને પછી હું કરી કાયમ લેવી પડે દવા કાયમ માંદા હોય તો થોડી થોડી કાયમ લેવી પડે માટે જે અતિશય શ્રદ્ધાવાન હોય તો એને વહેલી સાધન ની સમાપ્તિ થાય છે અને જેને મંદ શ્રદ્ધા હોય સાધન ની સમાપ્તિ થાય છે સટ્ટા વાળા અને ગોખી ને બેઠા હોય ગોખી આરત એની ક્રિયા દેખાય આગળ જે નાનપણથી પનોઠી વાળતા શીખી જાય કે બી આગળ જાય અક્ષર સ્વાઈ દાદા ભનોઠી જ વાળતા હોય ને બોલો જેને મંદ શ્રદ્ધા હોય તેને તો અનેક જન્મી કરીને સાધન ની સમાપ્તિ થાય છે જેમ કોઈ પુરુષ કાશી જતો હોય ને તે આખા દિવસ બે દગલા ચાલતો હોય તેને તો કાશી જતા બહુ દિવસ લાગે અને જે વિષવીસ ગાવવા માંડે તે તો અહી થી થોડાક દિવસ માં તેમ જેને શ્રદ્ધા બળવાન હોય તે તો હમણાં તરત સત્સંગી થયો હોય તો પણ અતિશય સરસ થઇ જાય હોય નવો અને કમ થઈ જાય અને જેને શ્રદ્ધા મંદ હોય સત્સંગી થયો હોય તો પણ લોતો રહે છે પછી શ્રી ગુરુચરણ રતાનંદ સ્વામી એ પૂછ્યું છે જયારે મંદ શ્રદ્ધાવાનું મંદ શ્રદ્ધા વાળા અનેક જન્મે કલ્યાણ થાય ત્યારે ત્યાં સુધી તે ક્યાં રહેતો હશે ધ્યાન કરતો ત્યારે એ ભક્ત ભગવાન સામુ જોતો ત્યારે ભગવાન તે ભક્ત સામુ જોતા પછી ભગવાન નું ધ્યાન કરતા કરતા થતા જે જે વિષય એને ચિંતવન કર્યું હતું અને જે જે વિષય માં એ ભક્ત ને એક તે ભગવાન સર્વે નજરે જોઈ ને જેવા ભોગ વ છે અને કાળને એમ આજ્ઞા કરે છે એ ભક્ત ના ને તું ખંડન કરીશ માં દેવલોક ના નહી દેવલોક તો જે બી ભગત હતો અને ભગવાન ને યાદ કરતા વચમાં કોઈ વિષયો એટલે એવા લોક માં એને મૂક્યો લાંબે કાળે ભગવાન સ્મૃતિ આપે છે એટલે એના થાય ભગવાન હવે જો મનુષ્ય તો હું ગડબડ્યો નહી રહું એટલે પાછો અહીંયા મૂકે અહીંયા મૂક્યા પછી પાછો રીઠો થઇ ગયો હોય હા એટલે પાછા અનેક ધર્મ જોડ્યો હોય પાછો પુરુષ ના શા લક્ષણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જયારે ભગવાન દર્શને આવવું હોય અથવા ભગવત કથા વાર્તા સાંભળવી હોય ભગવાન ની માનસી પૂજા કરવી હોય ક્રિયાની દેહક્રિયા ઉતાવળો થઈ ને કરે જો તમે આ નાઈ ને ઉતાવળા આવતા હવે ભક્તિ કરવા હતું ઉતાવળા આવો કે પરવાર ઉતાવળા આવો કરવો જોઈએ પરવાર વાર પર એટલે નાયા ધક્તિ રહી પછી ની વાત પણ દ્રષ્ટિ પરવારવાની એટલે તમે પરવાડી ગયા હાલે નાના હતા આ વાંચીએ નાતા કરતા હોય રસોઈ કરતા હોય પણ જ્યાં જુઓ તો માય ભક્તિ દેખાતી હોય તરફ હાનું નિશાન એમાં જ હોય એની હિટ બદલી ગઈ હોય જયારે આપણે તો આ કામ તો કરવા જાય તમારે શું મારે શું આવે પણ હવે આને કેવું શું કઈ આને ગળે ઉતરાયું ખબર કેમ પડે તમે વાત ના કરો ખબર તો ના પડે તાવ આવે એટલે ધૂઈ જ આવે પછી તાવ નથી ને ધુઈ તો અનુકરણ કરવા જાય તો ન આવે શ્લોકો ભણતા ભણતા લખ્યા છે ત્યારે તમે બધા ભણો છો ને લખીને છો ને હ્યાદ આવ્યા છે લખવાનું હાભી આવે ને ધૂણું કેમ આવે એ કઈ માળબું લાવે કે હા તો લાવે ને મારવા તો નહી ઓગે શબ્દ ખોટું ધૂણાય નજરે દેખાય છે આટલી ચોપડી થી માપ કાઢો તમે કોઈ તૈયાર ચોપડી લીધી નથી કાગળ કાગળ લાગ્યા હારા તો પાછું આપડે સાધુ ધર્મ નથી જોતા નથી જોતા એમ કયા કહ્યું હું નાન મહારો લાગેલો પછી એને વધારે આગ્રહ કરવા માંગે તો મૂકી દાવ કારણ કે સાધુતા જાળવી જોઈ ને લઈ લીધું તો સાદુતા ગઈ કહેવાય આપણે ના પાડતા શીખવું મારી હાથે મેં આ ચોપડી બાંધી મારી હાથે અને એ ચોપડી હજી એક પાનું ખૂબ તૂટ નથી હવે આ બધા વિધવાનો બેઠા છો એમાં ગણાય છે વિદવાનો લે તૈયાર જોઈ પછી લાવે આવો ફરે મરદા ના હાથ ફેરવવા એટલે કામ થઈ જાય ને આવ્યું મતલબ ખબર પડી બધી એવો બોલો ભરવાડ બકરા ને ઓળખી દે ઘેટા ને ઓળખી દે હું ભરવાડ જેટલો હા મોક્ષબંધી માર્ગ એવો છે પછી અખંડાનંદ સ્વામી પ્રશ્ન જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જયારે ભગવાન દર્શને આવવું હોય અથવા ભગવત કથા વાર્તા સાંભળવી હોય તથા ભગવાન ની પૂજા કરવી હોય ઇત્યાદિ જે ભગવાન સંબંધી ક્રિયા તેને સ્ના દર્મ એ આચાર ધર્મ કેવાય કે નવાય ધર્મ સંબંધી કામ કરવું જોઈએ એ તો એવું જ ઉતારવી ને ગંદકી કાઢવી વાત આટલી છે ને જ્યાં મન ને ઘસારો આવે ઇન્દ્રિયો ને ઘસારો આવે ત્યારે કહી જવું વચલી ક્રિયા તો એ સાંકળ છે અને આહાર સુધી પણ બરાબર છે અને આ આહાર શુદ્ધિ માં બધું આવે આહાર એટલે બધા ઇન્દ્રિયોના આહારો એને ઈ ઉતાવળ જઈ શાંતિથી ના થાય દેહ સંબંધી ક્રિયાઓ એ બધી ઉતાવળ જઈ અને ભક્તિ માર્ગ જ્યાં આવ્યો ભગવાનની મૂર્તિ નો ત્યાં શાંતિ જઈ પણ હજી આભળી નહી હોય કોઈ જે કર્યું ન કા આ ઉતાવળ કરે તો પણ પડે મારું શરીર હાલતું નથી પણ લગભગ આરતી થાય જાય છે બહુ રાજી થઈ જાય પણ દર્શન ઉભા રહેવું કરે ને અને આને સેવા માં ત્યાં રોકાઈ જાય જ્યાં ભગવાન નો આવ્યો ત્યાં છઠો ભાગે અને વ્યવહાર નો સંબંધ આવ્યો હોય ત્યાં દોડાય જાય દેખાય એવું હોવો ને એક માં ટાણું તમારે જો હાંજ મળશે નેકડો લેવા હશે તો દોડશે છોકરા હા એમાં તમે પરાળિયામ રાખો તો અને ભગવાન ને આરતી ટાણે ઉભા રાખવાય તો ઉભો ન રહ્યો મહેનત કરી હોય તો તૈયાર જેમ છોકરાનું હોય એમ આપણું સાધુ નું હાઈ છોકરા ને નથી કેવું માનવ કોક વેચેલા કામ કરતા હોય ખરું તમે પીરિયડ લેવા જાઓ પીરિયડ તો ઘડિયાળના કાંટાનો રહ્યો અને ઉડો બેલ પાડે છેટે નારાજી થઇ જાય મૂકી દે ચોપડી હો તેને ત્યાં આગળ જરાય નો હાલ હેખડો આ શિક્ષકો એ કઈ અહી નિશાળ છોડીને ભરી દબાઈ હજીક ઘર વાળો જાય ટુ હોય તો પાંચ પાંચ કલાક નો આવે અને આ સરકાર પગાર આપે મારા કામ કરે જાણી ક્રિયા કરે એટલે ક્રિયા થઈ ને ક્રિયા માંથી તો જન્મ ઉભા થાય એટલે આ ક્રિયા છે અમારી આ ક્રિયા છે એક ક્રિયા કરે એટલે ભોગવો જન્મ મળે આપડે કઈ ના પાડી આપડા ટ્યુશન રાખે તો તા કીર્તન ભજન ભક્તિ એમાં નો જોડાય આપડી ક્રિયા બતાવો તો જોડાય છોકરા નો બોલો એક ભક્તિ રહી ક્યાં જે કરે છે એ પણ ભક્તિ નથી ક્રિયા છે રોટલા ખાવાની ભાજીની ભક્તિ નથી વિચાર કર્યો આમાં શું કહ્યું જે ઘડીઓ કથા વાર્તા નો પ્રસંગ નીકળે એટલે વાત પણ થોડુંક અહીંયા પછી જોતું જવું જોઈએ ને ઇન્દ્રિયોમાં અંધકરણ માં અનુભવમાં મળતું જોઈએ ને પછી બીજી ક્રિયા કરાય ને એ ક્રિયા કરીએ એટલે સમાધિ કરી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જયારે ભગવાન ને દર્શને આવવું હોય અથવા ભગવત કથા વાર્તા સાંભળવી હોય તથા ભગવાન ની પૂજા કરવી હોય ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારું સ્નાદિક્રિયા અતિશય ઉતાવળો થઈને કરે તમારે પ્રશ્ન માંગવાન માં તામ છે આમ તાન છે અને કાગળ લખીને ને અમે કોઈક વર્તમાન ફેરવ્યું હોય તો તેને કરવાને અર્થે થઈ જાય મોટા મોટા સાધુ હશે કાગળ ફેરવા હવે અમારા સાધુ એ શેરડી માંથી અને ભિક્ષા માં કોઈ સારું અનાજ આવે તો એ ન ખાવું રોટલો આ મજા નો દીધો હોય પણ રૂપાળો નું સ્વાદીલો હોય તો ખબર ઉતાવળા હવે ક્યાં આથી પારા રહ્યા ઈ જો આપે તો આપણે એકદમ લઈ લેવા ઓ એમ મજવાતું કરે એકદમ લઈ લેવા અને બીજા ઓલા મંદ સું કે ઓછું કરે તો સારું કરે કોઈને આગળ વધવા માંગે ભગતાન સ્વામી દેખી જાધુરા માં શું કરો કઈ ને કાલે લીમડાના પાંદડા તો હુકમ હુકમ એટલે આટલા તો વર્તમાન પાણીયે છે ક્યાંક મહારાજ ને આગી ના આવે લીમડો ખાઈ જીવજો તો આગળથી અભ્યાસ કરી નાખીએ તો તરત પડાય કે કઠન ન પડે એટલે અમે આ થોડો થોડો અભ્યાસ કરીએ છીએ આગળ આપણે એવું કરીએ ને બધાનો અભ્યાસ કરીએ આ તો આમાં આવે છે ને આ કાયમ કઈ ન હોય આ તો ક્યારેક વાત બાળક આકળાઇ કરવા માંડે મોટા માણસ હતો શું આ માની જેવો દેખાતો હોય આગેવાન હોય એનું માન મુકાય નઈ પણ એ બાળક જેવો થઈ જાય જ્યાં ભગવાન ની વાત આવે લક્ષણ હોય તેને એ દેખી ને ડરે પછી બોલો મુક્તરી કરી ખોટી ત્રાસ આત્માના ઉદ્યોગ અનુભવ જેને ભગવાન ના માર્ગ માં મંદ શ્રદ્ધા હોય અને તેના ઇન્દ્રિયો વિશેષણ મુખ અતિ તીક્ષ્ણપણે યુક્ત હોય તે ગમે તેટલા સંતાડવા જાય પણ સૌ ને જાય જે આની ઇન્દ્રિયોના વિશે વૃક્ષ ને હલાવે તેને કરીને જણાય છે જે વાયુ વાય છે તેમ ઇન્દ્રિયોની વૃત્તિઓ દેખાતી નથી પણ વિષય સંમુખ દોડે તે સૌને જણાય છે કેટલું મોટી વાત માણસો શું કરે લગભગ કાગડા નીચા જ હોય માણસ ની જેની કાગડા નીચું શું થાય ના ના ચાચ ઘસી ને તૈયારી જ હોય એની જરાય ગંદો ન દેખાયો માનવી કોઈ ગંદુ દેખવા માંગે જ એટલે એને નબળા સંકલ્પ નહી થતા હોય ને आख ने, ने जीव ने मत करू छेगी थोड़, थोड़ करजार सभा बैठी होई, हो आप होई, જરૂર ખબર પડી જાય કે આ સમજે છે તમે પગી થઈ ગયા છો કે સાધુ નો કહેવાય સાધુ તો જગત આખાનો પગી હોવાની જગત આખાનો કારણ કે જગત આખું એને પગે લાગે છે જે પગે લાગે એનું ભરવું કેમ થાય એ કરતા શીખવું જોઈએ પગી હોય તો કરી શકે ને કેવી રીતે કરી શકે પગી શબ્દ નવો નવું આવ્યું પગી બધું હાચવતું હોય ને એ હોતતા એ તો પગી થવું જ જોઈએ જોશીભાઈનું મોઢું કેવું છે જબરદાન નું કેવું છે આનું કેવું છે આવડો હાથો લાવે છે એક નો કઈ વક્તા તરીકે પોહાય ને વક્તા નો કહેવાય એ પછી વક્તા ભાઈ ક્યાં કરે બોલો અને જો કપડે કરીને ઢાંકવા જાય તો કપટે છાની રહે નહી મારા ગજ બોલે છે ને ત્યારે જીવ પ્રાણી માત્ર છાનું રાખવા જ માગ પાછા ઈ પાછા જાણે કે મેં છાનું રાખ્યું લાવડા ને ખબર ન પડે કોઈ લેવા સ્વામીનાય શું બોલે હાહલાની ખબર હાલાની વાત સ્વીકારવી પડે ને આવતું હોય કે બીજું જનાવર પકડવા આંબુ આમુ થાય ને ત્યાં એના કાન આંખું આડા કરી દીએ એટલે હવે મને નહીં દેખાય બરોબર તારા કાન તારી આખા આડા પણ ઉલો આવે તો દેખાય ને સામ્રાજ ને જયારે આ લોકો પકડવા જાય ને બઉ થાકે રેતી માં માથું ખાલી એટલે જીવ પ્રાણી માત્ર પોતાની ભૂલ ને ઓળખે તો પછી મુક્ત સ્વામી એ પૂછ્યો છે વિશેષતા તેને ટાળા નો સો ઉપાય છે કુ હોય તો ડોલ કાઢી ના એક ડોલે પત્તું હોય તો બીજી ડોલ કાઢતા નહી સમજ્યા કૂક ને નવાડવાની ખાતર કાઢવી તો કઢાય પાણી બગાડે નહી સમજ્યા લુગડા ફૂગડા કરે ફૂકાઈ જાય બેટલ તન બોલે હોય કોઈ વચ્ચે વાંચે કરવું જ્યાં રોકાવું હોય તો આવી રોકાય વજન કરતા કરતા હલો એ તમે આલો જેમાં ભગવાન ગતિ કરે બસ હું કઈ આમાં આવ્યું જો ઓલી ક્રિયા ઉતાવળી કરે क्रिया वार भी नहीं। बार फरवा गाम जान तारे अंदर उतरी जाए तरह उतरी जाए तो खूबज कसाया छे तबर जेने અને આને મને દેખાય નો હોય એટલે ભગવાન ના ગપ વાળા હોય પણ શું કઈ ખબર નથી પણ આજે વચનાવર્ત માં બેદી મહારાજ લખીને છે સ્નાન સ્નાદુ ક્રિયા ક્રિયા ઉતાવણી કરાય ધીમે ધીમી કોઈ બી કરાવી કોઈ ન હોય તો આ તો મૂર્તિ ઉતાવળી કરીએ પોઈ નિરા કરી તમારા વળી આ મોટા માણસો ઘરમાં ટબ રાખે મોટા મોટા નવા ના ખરું ને બહુ એ વધારે ધ્યાન થતું હોય છે તેને ટાયા નો સો ઉપાય છે પછી શ્રીજી મહારાજ બોલા છે ઇન્દ્રિયોની તીક્ષ્ણતા ને ટાયાનો એજ ઉપાય છે પરમેશ્વરે ત્યાગી ને ગ્રહસ્થ જે નિયમ બાંધ્યા છે રાખે તો સહેજે ઇન્દ્રિયોની ના સાંભળવું ના બોલવું ના ખાવું જેની ના પાડી કરવું નહીં પ્રશ્ન નિયમ એ નક્કી હોય આ શાસ્ત્ર ના આવે પ્રલ નું કરવું પડે ઉભો થઈ રહી અને શ્રોત્ર તક્ષુ રચના ગ્રાહ એ પાંચે ઇન્દ્રિયોને જયારે ભૂમાર્ગ ન જવા દે ત્યારે ઇન્દ્રિયો ના આહાર શુદ્ધ થાય છે દરેક ઇન્દ્રિયો અંતઃ કરાય છે માટે વૈરાગ્ય નું હોય અથવા ના હોય तो जो इंद्रिओ वर्ष करमेश्वर तो अघरा वैराग्य ना मन ना वैराग्य मन न ના રૂવાડા ઉભા થઈ જાય જોઈ લો નિયમ માં રહીને કામ કરે એના જેવા જીતા નિયમ માં પરાધીન ના થાય ઈસ્ટ ને ભગવાન ની આજ્ઞા ને પરાધીન એને એમ ઈ કોચવાય ઈ કોચવાય માટે આપડે આમ નતા એટલે એની એની દ્રષ્ટિ જ ભગવાન માં અને ઓલા વૈરાજ ને ધો વહીરાજ વાળો એને ભગવાન નો સંબંધ માટે પરમેશ્વર ના બાંધેલા જે નિયમ છે તેને જ અતિ દ્રઢ કરીને રાખવા પછી વળી અખંડાનંદ સ્વામી પૂછ્યો છે જેને મંદ શ્રદ્ધા હોય તેને શ્રદ્ધા વૃદ્ધિ કેમ પામે પેલા તમે તીવ્ર શ્રદ્ધા વાળા છો ને બધાય શ્રદ્ધા વાળા ને વધવાની જરૂર નહી હોય તીવ્ર બધા આમાં બધું વિગત બોલો જો ભગવાન નું મહાત્મા મહાત્મા કોઈ વિચાર ન કરો વાંચી લીધું હવે આને કયા આમાં કારણે થાય પણ મહાત્મા હું કેવાય કેમ જાણવું પછી શ્રીજી મહારાજ બોલા છે જો ભગવાન નો મહાત્મા જણાય તો મંદ શ્રદ્ધા હોય તે પણ વૃદ્ધિ ને પામે લ્યો તીવ્ર થઈ જાય મહાત્મા જાણે ટેબલ નીચે સોના નો કણ પડ્યો હોય ચણ્યા જેવડો અને તમારી આંચ માં જો આવી ગયો તમારી માલિકી નથી માલિક બીજો અને ઓના નો ઘણી એનો ધ્યાન નો આવ્યો ને તૂટતા ધણી નું ધ્યાન નથી ધ્યાન તમારું બેહ પડ્યો તમારું હૃદય ઉછાળો કે ભાઈ આ તમારો કોક નો અને એને તમને કયું કઈ એવું હોય તો મને કેજો કઈ નથી કયું તો તમે કરી દો નોના નો મહિમા તો બરાબર જે આવી રીતે ભગવાન ભક્તિ નવ પ્રકારની છે ને એ સોના ના કણ છે એ ખો હવા દેવાય ભાગી જાય અને એમ આવે તો ભલે જ્યાં પહેલા છે ત્યાં લગી આવશે કોઈ દુકાને ખોલી શકશે થવાનું જવાનું હમેશા માટે તમને લઈ જાય ફરે તમને કઈ અર્થ ના આવે કે ભાઈ સાબકી અને એના સજા થી ખેડૂત આવ્યો હોય વેવાયેલો બધા ખેતર ફેરવે અને તમને નઈ જાય તમને કેફ જ ન ચડે હોય ને ચડે કારણ કે એ દ્રષ્ટિ ખેતી કરવી એવી તમારા દ્રષ્ટિ આવ્યું નથી કોઈ આપણે ખેતી કરીએ ભગવાન માં દ્રષ્ટિ જયારે પોચે અને મહિમા વાળા ને કઈ કોઈ નો વાદ ન લેવાય જો આપણે કોને દેખાવ દેખેલા એ ભગસિંહદાસવામી ને બેસેલા ને હા જો ખરા સાધોતા શર્શન ગાદી બેસી જાય અને મને વજન વાંચવા પછી એક આવે બે આવે જેટલા આવે એક કલાક દોઢ કલાક જે કઈ હાલતું હોય વસાવડા ઉઠી જાય એટલે વોરી બંધ કરી સમજણ સમજાન બંધારણ હોય રસોડા અને જુનાગઢ નું મોટું રસોડું આજે રસોઈ હતું બીજા હોય ને બધા એને બળ આપે કરો કરો અને સ્વામી ભજન કરજો ભજન કરતા કરો એક દ્રષ્ટિ ભજન કરતા હોય પાછું એ કામ થયું તો બીજું ઋતુ એમાં એમાં થઈ જાય દાળ ભાત લાકડા ધાવણી લઈએ આ વાળી નાખે આ વાળી નાખે હવે વૃદ્ધાવસ્થા સુધી અખંડ ભક્તિ નો મહિમા વિનાય કરે તે અમારા સાધુઓને દાળી ભાત આવે જણા કરે રોટલી આટલા કરે ખબર ન હોય ઓહો ભગવાન નો થાણ થાય હજારો માણસ જમશે એનો મહિમા નરજ નો લાભ મળ્યો એ બે ભાઈ હતા અમારે ન કરવું કઈ લો મોટું શ્રદ્ધા નું લક્ષણ આવ્યું શ્રદ્ધા વાળો રોકાતો હે હું તો આ કામ કરું લોકો આ કામ કરું કામ કરે અને સેવાનું ફળ નહી કામ દેખાય હોય ઘરમાં એને ધોયેલા કપડા બહાર સુચવા હોય બાય અને વખતે પછી લેતા ભૂલી ગયું હોય એનો ઘાઘરો અને બાયડીના ઘાઘરાજો આજ હું કરું બીજું ના કરું સેવા રહી ગયા એમાં કરવી ને આ ક્રિયા ઢીરી કરવી મનુષ્ય દેવ છે એ ભગવાન માં જોડાવવા માટે આવ્યો એ ઓલી ક્રિયા માં નથી આવ્યો જો પછી શ્રીજી મહારાજ બોલા છે જો ભગવાન નો મહાત્મા જણાય તો મંદ શ્રદ્ધા હોય તે પણ વૃદ્ધિ પામે જેમ પાણી પીવાનું વાસણ મૃતિકા નું હોય તેમાં સહેજે પ્રીતિ થાય નહીં પડે ફૂટી જાય માટી નું હાજરા લઈને લઈને ભગવાન માં તથા કથા કીર્તના શ્રદ્ધા વૃદ્ધિ પામે છે માટે જે પ્રકારે ભગવાન નું સમજાય તે ઉપાય કરવો ને જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ના હોય તો પણ શ્રદ્ધા થાય છે અને જો મંદ શ્રદ્ધા હોય તો તે વૃદ્ધિ પામે છે એથી વચના એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણ નું સોળમું વચના વ્રતમ થયું